ચેતના હોય તો આત્મા મુખ્ય ના જાય નવાઈ છે આત્મા મુખ્ય કાર્યક્રમ જઈ શકે ના હોય સોલ્યુશન છે સોલ્યુશન આવે છે સામિત આવ્યા થાય પરિવર્તન તેનાથી આ ધર નો ગુણ નથી બે દિવસ કેવું વ્યક્તિ એ તો ડબાયબાઈ કર કે છે હું મારા ડબાઈ નું રે સ્પીંગ છે જ્ઞાને કરી દે શું ક્ન પણ જ્ઞાનીનું હોવું જોઈએ કેવું હોવું જોઈએ જ્ઞાનીનું જ્ઞાન થવું જોઈએ અને જવું જ જોઈએ જો ના જવું તું હજી જ્ઞાનીનું જ્ઞાન નથી બધું દરિયા ને પીછે એક તું બહાર કેમ કાઢું હું જો બરાડ કાઢતો હોય તો રાત્રે હું નીકળે કે ઠીક છે હું જો બરાડ કાઢ મારો સ્વભાવ જ ભાઈ સ્વભાવ કોઈ દરે નહીં વિનંતો ભાઈ કેવું ભાઈ રાત્રે હું નીકળે ત્યારે આપણે દુધી દીધા કે કોણ કરે છે આ સૂર્યના લીધે જરાબંધ કેમ આ બરાડ કાઢું છું દરિયામાંથી હું જો કાઢતો દર નીકળે ઠીક આ સા બધું લખ્યું છે ભગવાન ની ઈચ્છા છે તમે ભગવાન વાળો તો માણસ ઈચ્છા હોય તો ભેગા ભગવાન ની ઈચ્છા છે ઇતરાગ કહેવાય ઈતરાગ ની ઈચ્છા હોય હા એની ઈચ્છા લીલા અમારે વાવલીલા છે આ બધું ભાવ છે નાન કરે આ તો વ્યતિરેક ગુણ ઉત્પન્ન થયેલું શું થયું છે અને મારું કહેવાય છે આ અહંકાર કહેવાય ગુમતા કહેવાય હું મારું ભાઈ ઉભું થઈ ગયો બધા છૂટા ભાઈ એટલે તું મારું કે આપડે અહી કઈ જઈએ હા ભાઈ પણ અહીંયા અહી કઈ ને જઈએ બરાબર પાણી સારું એ ના હતું એવું તો ભલે ના આવી બીજું બધું પૂછ્યું છે જે સંતો કરે કે ભગવાન આ દુનિયા કોને ભણાય એ કઈ ભગવાન કહે એટલે એને કશું દેખાતું નથી આપણે કશું દેખાતું મારું વિજ્ઞાન જી જતું છે ને મારા પાંચ એક છ પંચ્યાસી તમે શું થઈ ગયા આજે સુધાર થઈ ગયા બધા ગોધંદી સુધારા થઈ ગયા હા બધા બાર જાણે છે ના એટલે આ જાણતા લોકો તમે સુધાર્થ ના કહો પૂછાય છે એ શું કે છે મગજ બગડી ગયું શું કે છે તમે ખબર ભાઈ ને છોકરો આવ્યો ભ્રાંતિ ની રિલેટિવ કઈ આ ભગવાન ની શુદ્ધ ભાષા છે આ રિયલ ભાષા શુદ્ધ ભાષા છે ભગવાન કઈ ભાષા થયા ભગવાન ની ભાષા થયા રિયલ ભાષા શુદ્ધ ભાષા અને બાર રિલેટિવ ત્યાં આગળ ભ્રાંતિ ને એટલે ભ્રાંતિ માં ભૂલી નથી ગયા તમે આ ગઈ ભાષા ભાષા કઈ ભૂલી ગયા નથી ને એટલે તમારે કેવું ગોસંદી ગઈ શું કહ્યું પછી સુધારમા કઈ રીતે તે સમજ ધી વર્લ્ડ ઇઝ ધી પધલ ઇલ પધલ થયેલું છે વિજ્ઞાન થી પધલ થયેલું છે આ પદલનો ઉકેલવા માટે બે વ્યૂ પોઈન્ટ છે એક રિલેટિવ રિયલ વ્યુ પોઈન્ટ બાય રિલેટિવ અત્યાર સુધી તો હું જ ગોર્ધનભાઈ અરે ભાઈ ખરેખર નામ તો અરે ગોર્ધનભાઈ ખરેખર એટલે ખરી રીતે ખરી રીતે શુદ્ધ તમે શુદ્ધ આત્મા છો એટલે બાય રિયલ by by By by relative point, are by relative point, are son of by relative son your your father, husband વાઇફ રિલેટિવ એ પોઈન્ટ છે રિયલ વ્યૂ પોઈન્ટમાં હોવું થઈશ થાય રિલેટિવ બધું પેકિંગ દેખાય છે કેવું દેખાય છે અને અંદર જે રિયલ છે એ વસ્તુ માલ છે સર ને તો આ ગાયડેરી રિલેટિવ શું કે રિલેટીવમાં શું કે રિલેટીવ બકરી છે રિયલમાં સુધાંતુલાબમાં છોડ રિલેટીવ છે ને રિયલમાં સુધાંતે તો એટલે હવે ગાય બકરીને ભેગા થાય માણસ ભેગા થાય એટલે આ વાકે રિલેટીવ દેખાશે ચામડાની વાંખે અને અંદરની વાંખે રિયલ દેખાશે શું દેખાશે એટલે જોતા જોતા ચાલુ આ બે દ્રષ્ટિ બે દ્રષ્ટિ આપી તમને પહેલું વાપરવું પડશે પેલું હેન્ડલ મારવું પડશે ત્યારે એકદમ નવે નવું ખર્યું એટલે પહેલું થોડા ગાર પડતા બધું હેન્ડલ મારવું પડે એટલે પછી ચેન્જ થઈ જાય આ કામ ધંધું કર્યું રિયલ યુ પાઇન્ટ શુદ્ધ આત્મા બાય રિલેટિવ એટલે વ્યવહાર વ્યવહારમાં શું કરે ઓાય વ્યવહાર પાસે ના પડે તમે ગોધર દીકરો દીકરો પૂછે છે આત્મઘત્ તમને કેવું બોલાબરૂ ગયો ને હા પાંચ આગળ આપવામાં આવી છે એમાં બે આજ્ઞા એફરી થયો જોવાનો અભ્યાસ કરવો પડે પણ ઘરમાં કઈ મોટલમાં બધા આવ્યા હોય રિલેટીવલથી જોવું પડે કોઈ ફ્રી હોય તો રિલેટિવ થી રિયલથી દુશ્મન રિલેટિવ દુશ્મન એટલે દુશ્મન દુશ્મન જઈને ત્યાં સુધાર્થ બાજુ જોયા ભગવાન જ જોયા પહેલા તો ગધેડો આવતો હોય ને અમેથી આપણા લોકો પાછા આવે જતા હોય તો કેમ કાકા પાછા આવે તો ગધેડો હમો બન્યું કેટલા શું થયું તમે અપકરમ કહેવાય ગધેડામાં રહેલા સુધારતા ને એમના સુધાર્થામાં ફોન કરે કે આવતો બહુ ગઢેડા આપો મારો ત્રાસ કર્યો મારો મારે એ કર્યો તો નાખે રિઆરજી સુધા આપના શું કર્યું તમને કહ્યું તમને ધી વર્લ્ડ ઇઝ ધી પધન ઇઝ સ્ટાઇલ ઇઝ સ્ટાઇલ પદલ છે વિજ્ઞાનથી આ ઉભો થયેલો પહેલો છે આ પદલને સોલ્વ કરવા માટે બે વ્યૂ પોઈન્ટ જોઈએ હવે એ જ્ઞાન કોણ ભેદ વિજ્ઞાની પર સોલ્વ કરી શકે ભેદવિજ્ઞાની કોણ હોય કે જેના સેજ પણ બુદ્ધિના હોય દેશના માલિકના હોય વાણીના માલિકના હોય સેજ ભેદ વિજ્ઞાની થાય જેમ ટેન્શન કોદારના હોય સમજે ને તો આ ક્વાયડો ઉપડે નહીં તો પછી આ કોયડામાં જ સાધું સર તો હે આ ખોયડામાં જ ડિઝોલ્વ થઈ ગયેલા શું થયું એવ થાય લોકો એ દુખવા ખરાબ કરે એ દુખા નીચે દાયન ઉપર આવે નીચે દાયન ઉપર નીચે જાય ને ઉપર આવે અનંત આવતા જેમ ઘટે કરે છે કોઈ ખેડૂતો ભેદ મરે તો નિવેડવા આવી જાય નિવેડવા આવે નહીં તમને લાગે ને આ સમજાય છે તમને કે આગે છે ખબર પડી કે આ સારું ભૂલશે બે રાખ્યા સમજાય પડ્યા બે નો બધાને તમને બધાને રીલે કંઈ કે સાસુ વળતા હોય તો પણ એમને સાસુ દેખાય રિલેટીથી અને રિયલથી સુધાર ભગવાન દેખાય બોલો વળતો હોય તો આપણે શું કરવાનું જો ભગવાન દેખાય તો આગળ થવા જ તો આપણો ઈચ્છા બતા જ મળે તો એમને મળે નહીં આપણે કહીએ કે હું તમને પાંચસો રૂપિયા ડોલર આપીશ તોય મળે નહીં લોકેશન હું કઈ જવાબદારી લઉં તાર પાંચ માનસી આ જવાબદારી ભારે કહેવાનું તારે લોકો મફત આપી દેશે ને તારે લોકો કંટાળા તો મફત માં તો આનંદ થાય ને આજે જમવાનું વાર જબજે કે મફત માં આપવાનું તો આનંદ માં મળે રૂપિયા ના મળે એ વસ્તુ નફો ન મળે તો આ તું ઉદાડી કરવી જોઈએ ઉદાહરણ છે કેમ આજે અપમાન મળ્યું અપમાન મળેલું કોઈ ઉદાળી કરાયું કઢાઈ વર્ષ પેલા સત્તર અઢાર વર્ષ પેલા મળ્યું મારે જવું નથી વેલો જે રોગ ચહેલો કાઢી નાખીએ શું કરીએ અને રોગ નીકળ્યા વગર પાસે પહેરી નહીં કાંઈ બુથ પર હોય પહેર્યું દખલે કરીએ નાખીએ પછી એમને નક્કી કર્યું છે મોઢાકુર તો ના કાઢે ભૂતકાળ મોઢાકુર કરી ના કાઢે છે પછી એમ ના કાઢે છોડી દે જો કાઢવા દે તો અમે એની પાસે ના ખાલી ઉપાય છે એટલે અપમાન થાય ને અપમાન કે વખત માં મળે નહી વખત પૈસા આપે તો ના કરે આખીલા પેપર ને ખબર આવે કે મને આખી રાત અપમાન કરે ઇનામ આપવું તો નહીં આવે કોઈ મારે તો આખી હું જ કાપો આપી તારે સમજ કરીને તારાની પાછું કોઈ કરે તો આપણે તારે ઉજાણી ના કરી દે તું કેમ બોલતી રહેશે ઉજાણી કરી દે એટલે આ બે વાક્યો તારે આ બે વાક્યો આજ્ઞા તરીકે પડવાના છે પાંચ આજ્ઞા આપીશું પાંચ આજ્ઞા પડવાની એટલે બીજની જવાબદારી કરી મારી સવારે તો આ કોણ ચલાવે થાય મોટે વાક્ય તો આવ્યું નથી કોણ કરાવે છે ગુરુ કરાવે છે શુધાત્મા એવું ધંધો ના હોય ધંધો બધો પરમાત્મા છે શું છે એટલે એક શક્તિ છે એક શક્તિ એવી છે કે જે નિરંતર ચલાવે કોમ્પ્યુટર જેવી વ્યવસ્થિત શક્તિ શું કહ્યું એને સાયન્ટિફિક ધ્યા આવી ટુ એસ ઓફ ટુ ભેગું થાય ને પાણી થઈ જાય ને એમાં કોઈની કંઈ જરૂર છે વિકટની જરૂર છે એ કોઈ માર્કે છે હું પાણી બની વાલું બનાય કાર્ય આપો એટલે આપણે આપીએ બનાવે ફરી વાર ક્યાંક બે હેચ નથી એક એચ ને ઓછે એ તું બનાવે ના બને તો મને તેનાવીશું એ તો વસ્તુ સ્વભાવ હતો તેથી બની ગઈ શું કયું આ કોણ ચલાવે છે વ્યવસ્થિતની શક્તિ છે ત્યાં સૂર્ય ચંદ્ર તારા બધું આ દુનિયાને નિરંતર વ્યવસ્થિત જ રાખે આજુપાજુ થાય અનાધિકાર છે એના એ જ એનું એ પણ જીવો ભેરભાડ થયા કરે એ બિમ પેલું તે અને જીવો અહીંયા કે કલેક્ટર બદલાયા કે ખુશી પહેરી છે કલેક્ટર બદલાય ગવર્નર બધ બદલાય નહી ગવર્નર ની પોસ્ટ કે છે જીવો બદલાયા કરે કરવાનું એવા વ્યવસ્થિત રીતે ગોઠવેલું મહાનુસાન પુનિયા ને કરનારા જીવો શું આવવાના રાગદાડો બધા આપે જરૂર સેવા છે કોણ ચલાવશે આ ગોર્ધનભાઈ જુદા અને તમે જુદા તમે જુદા થઈ ગયા ગોરધનભાઈ તો વ્યવહાર ના રહ્યા શીખ્યા વ્યવહારમાં ગોર્ધનભાઈ નિશ્ચયથી તમે સિદ્ધાર્થમાં ખરી રીતે એટલે શુદ્ધાર્થમાં જુદો થઈ ગયો જુદો હતો જ ચાલુ ભાગ માગા મળે તો સમજણ પડતી નથી નિરંતર જુદો જ હતોં આ બધી વસ્તુઓ જગત ની છ છે એ ભેગી થાય પણ જુદું ને રહે ભેગી થાય છતાંય કમ્પાઉન્ડ થાય તો સ્વા કમ્પાઉન્ડ થઈ જાય થાય તેથી અમે જુદા પાછું કમ્પાઉન્ડ થયું મારે મારે જુદું ના થાય કોઈ રીત ના થાય આ તો અમે સહયોગો થયેલું જુદું પાડી દેખી વ્યવસ્થિત નામની શક્તિ અને વ્યવસ્થિત શક્તિ વ્યવસ્થિત કરાવશે તમારે કાઢી તમારે તો કામ કર્યા કરો આખો કામ કર્યા કરો જે થાય અને સુવાની થાય એટલે બાર જોયા મોટર ના ચાલતી હોય તો બહાર જોઈ આવું લોકો એટલે લોકો ના ઉઠીએ એવું બહાર લોકો ઉઠ્યા જ નહીં બહાર ઉઠાય ને લોકો સુજ શું જવાનું આપડે સાચી છે કેટલાય બદલાયા કરે કોણ બદલાયા કરે માટલો શું કેશું ધણી ને એક વાર તો શું જતો રહે એક વાર નો શું જતો રહીશું અરે શું જીવી જતો રહીશું માટે આ તું બધે ઉપાશ ઉપર વાય જવું ના મારા સરક્યો એટલે પછી મેં આમ પ્રયત્ન કર્યો પડી ગયો ભાગી ગયો મેં પ્રયત્ન કર્યો છતા પડી ગયો ભાગી ગયો તો શું કોને ભાગ્યો એ બોલ હોટલ વાળું કેતું નહી બીજું કોઈ તમે એકલા જ હતા કેવું પડ્યું મેં શું ભાઈ એને બે દોડ કે પાંચ ડોરેલો પછી આપી દઉં આપડે તો આપડે વ્યવસ્થિત થયું કઈ રીતના સારું હું સબ્જેટ શું વ્યવસ્થિત તો બધું ને તમે જાણતા હોય વ્યવસ્થિત તો પછી તમે કાંઈ વ્યવસ્થિત છે એટલે જાણતો જ ના હોય તો દુનિયાદારી હિસાબ જ કે ને એ તમે જોડ્યો અમે ભણ્યું નોકર આખમ ટ્રે પડી જાય તો તમે શું સમજી જાઓ નોકર વ્યવસ્થિત શું કેવું વ્યવસ્થિત નાખી ત્યાર પછી નોકર એવું વ્યવસ્થિત કેવું નહીં પછી નોકરે આમ કેવું કઈ દબાવે નથી ને તગના પછી કેવું વ્યવસ્થિત એવું નહીં કરે એનું પછી એમ કેવું જો હુડ હુડ ચાલી હતી આવું ઉતાવળ દોઢ ધામ કરી મારા પાણી નાખ્યું બરાબર ને એવું જરા ધીમે આ સાથે કહેવું હુડ હુડ ચાલવું નહીં તો આપણે જો વ્યવસ્થિત કહે ને તો બીજા ઢોરું નાખી દેવું કહે શું જ એટલે દુરુપયોગ કરે એવું ના કરતો શું કહેશું આપણા શબ્દ ની આપણી સમજણ નો દુરુપયોગ કરે એવું ના કરે છે આપ્યાલો એ તમને સમજાય છે હાથ પેઢી ચલાવે વ્યવસ્થિત બધા ચલાવવાનું તમે સમજે હું જોટા દીધો ના લાવવાનું મંગળા મંગળા થી ચાલે એટલે વ્યવસ્થિત કર્યા કે બધું તોય ભાઈ કરે છે ત્યાં સપ્લાય કોણ કરશે કે સપ્લાય કર્યું કોને તોડફાડી કરી લેવાનું શા માટે તોડ ત્યારે આપડા ડઝન લાવે હાથ ચલાવે એ ના ચલાવે એ કાઢી નાખે ને ત્રણ ચાર મહિને મહિને ગાયો નહી આપણે હા ડિઝાઇન બદલાય નાખે પણ બહાર નાખી દેતા નથી લાવે છે કોઈ બાર નાખી દેતું નથી કે પછી શું થયું બીજો દાખલો આપું છું વ્યવસ્થિત આપણે અહીંથી રૂમ માં બેઠા છીએ હા બેંક ગયા એક ગઝામાં અને બેંકમાંથી બે હજાર લીધા બીજા બીજા ગજામાં બે હજાર એક ગજમાં બે હજાર બચો પતા પછી રસ્તામાં આવતા હોય અને બોર્ડ વાસ્યું કે બે વાર સીઝ એટલે આપણે શું કરવાનું ગોધન થઈ રસ્તો બધું દબાઈ દેજો લતો સારો નથી શું ગજુ દબાઈ દેજો ને લતો સારો નથી એવું કહેવું ને બે હજાર લખેલો તમને છતરા કિલો ને મોટું વાટેલું નાખે ને કાપી જાય છે પછી શું કર કોણ કાપી ગયું કોને કાપી ગયો શું આપણે ત્યારે જોઈ રહ્યું બસો ગયા બે ગયા એટલે બે ગયા હોય બસો રહ્યા એટલે પછી આ કોણ ગુનેગારોનું આપણે જ ગુનેગાર કિલો નિમિત્ત છે આપણે પકડી ગયા આપણે આ ગુનામાં પકડી ગયા એટલે બે ગયા પેલો તો કકડા છે ત્યારે કોઈ દંડ મળે નહીં આ દુનિયા નિયમ એવો છે કે કોઈ પણ દંડ મળે એને પોતે જ ગુનેગાર શું છે કોઈ પણ દર્ડ નહી કોઈ અને પેલી મોટર સાયકલ વાળી પેલા આવ્યો ને હમણાં જ પગ ભાગી નાખ્યો તો જ્યારે ભાગી નાખ્યો તેનો દોષ જ્યારે પગ ભાગી ગયો પછી પેલો પકડાય પછી ગુનો ચારે પછી ત્યારે થાય તારે દોસ પછી અત્યારે તો આટલો દોષ ગયો તમે ગયું ને એટલે આ ટિકટમાં કંઈ પણ દોષ થાય કંઈ પણ પ્રાપ્તિ થાય આવડું પોતાના દાય છે કોઈ એનું ભૂમિકા નથી જગત ના લો શું કે ભરે આરું રજુકાપ શું એમ નામ પછી તોફાન આ રિયલ રિયલ જ્ઞાન પર છે ભાઈ તમને સમજાવ્યું એ ગજુ કપે કયો નાસી ગયો એટલે લોકો પૂછે અરે ભાઈ ગોશનભાઈ શું થયું કે શું લઈ ગયો તો આપણે કહેવાનું બે કહીએ તો પાંચે આપી દો ને લોકો કે ના આપે ને નહી એટલે આપણે શું કેવાનું કે આ કરતા બસો તે છે ને આમાં કશું હતું એટલે બઉ સારું થાય તમે સારા માણસો નહીં તો રૂપિયા જાય બોરખ હતા એટલે પછી બોરખતા ચુનામ આપવા તૈયાર આપડા ઇન્ડિયન હોય તો આપણા ઇન્ડિયન એટલે એમાં પાપો બધે જ છે અર્ણસમાં ભયંકર તો આપણે પછી ચેપ આ સમજ લેવા દેવા આપણે હવે પછી પછી આપણે આપણે ઘેર તો રસ્તામાં પોલીસ ગેટ આવે એટલે પોલીસ ગેટમાં આપણે વ્યવહારથી હિસાબ કહી દેવો એ ભાઈ અમારું બધું કઈ રીતે બેસ નહી દેજો સમજો ને પછી આપણે ઘેર જઈએ ઘેર તો સાડા રાતના થવા આવ્યા સર આપણું અહીં છે ને તે મન ગોધનને શું કેમ તમે તો વ્યવસ્થિત કહેશો તો પેલા બારસો કાલે આપવાનું તેને શું કરશે કેમ બોલતા મન શું બોલે તમે વ્યવસ્થિત કહે ઉભા તો કાલે પગાર બારસો આપવાનું છે એટલે આપણે સમજીક આપણા જ્ઞાનથી આ દાદાના ક્યાંથી તાળા પડ્યા ફરી આ વખત તમને ગોદાબા આવવાનું કશું નહીં અને ગોધા આખી રાત મારમાર કરે તો આપી દે કે આપણે ઘરમાં કેસાદ જેવો શીરો બનાવો ખૂબ દૂધ નાખી અને ભજવા બનાવો બધું બનાવો ભાઈ એટલે બહરા કમાઈ રહ્યા છે ગોદનભાઈ અને પછી પેલા ફસી ખસીને ખાવું હા ભરતકવા લે છે ભરતક થાય ને એ તો સુધી અને ખાધા પછી ઉઠીએ એટલે કોઈ કહેવા પછી પાન પાન બર્યા ત્યારે ભૂજાય રાત મન સુધાન થઈ જાય હવા ને ઉઠીએ ત્યારે પોલીસ વાર આવ્યો પોલીસ એમ થયું શું થયું ટકા પકડી રહ્યા છું શું થયું તમે પૈસા એના દારૂ પી ગયોફાન હવે કઈ વધ્યું છે ટકા આઠસો હારી પછી ડોલર વધ્યા છે એટલે આપણે લઈ લેવાના બે માંથી આઠસો વધવા મૂકવાના હારી પછી જે છૂટા છે એ પછી પંદર પોલીસ તમે લઈ જાવ શું કર્યું ગેર બેઠા નિકાલ થયો પછી આઠસો ડોલર છે તે અંદર બેંક ખાતે બચો બે હાજર કરી અને બારસો રેસી ખાતે ઉધાર કરી ન બસ થઈ ગયા એના કાલે આગળ થઈ કઈ કઈ અઘરી ઓછા નાખીએ આ રીતે આ વ્યવસ્થિત તો કાલ થી સમજાઈ જશે પ્રયત્ન કર્યા વગર ચા પાણી આવશે અને વગર પ્રયત્ન કરા પણ તમારું છે બોલ નહી પ્રયત્ન બના છે શું છે અને અહંકાર તો તે અહંકાર ઉતારી નાખ્યો અરે સ્વાથી આપને આપું છું ઓફિસમાં જવું છે કોર્ટમાં જવું છે તમે વાઇફને કહો કે ભાઈ મને મારું જમવાનું થાળી મૂકો એટલે વાઇફ કહ્યું કે પાંચ આવો આપણે પાંચ ગયા પછી જઈએ અંદર અંદર પહેતા એ કડી ઉતારતા હોય ફાંસી ફાંસી ફરી જાય પછી આખી કડી હોય થઈ ગઈ શું થઈ આપણે જોવામાં આવી તો એ કહી ઊંઘી કોને કરી આપણા જ્ઞાન કરીને ઊંધી કરી કોને કરી કોને કરી તમને અમને થઈ ગઈ આ વ્યવસ્થિત એટલે આ વ્યવસ્થિત એ કરી એટલે વાઈફે કરી નથી એટલે વાઈફ ને શું કેવું તમે ધજાયા નથી ને કહેવાય આ તો દેવ જેવાથી કેસ કહી અને તમારી શું કેવાય આ ગુણાંક બનખ ને કેટલા ગુણાન બન છે તમારે ઘણા છે કેટલાક છે કેટલા છે આ મોટર વાળા મોટરમાં તમારા ઘરે આવે છે ને તે હિસાબ વગેરે આવે નહી આપણે હિસાબા આપણે તમારે કેટલા થાય હિસાબ ના હોય તમારે તો આવે નહી હિસાબ રૂપાઈ છે આપડો એ ઋણાનુબંધ ઋણ ને આગળ કઈ માગતું લુણ અને ઋણ કે છે ને એ ઋણાનુબંધ કે ત્યાં બધા ફાયર ક્યાં તમે સુધારો આ ફાઇલ નંબર વન ગોડર જોઈએ ફાઇલ નંબર વન ગોડતા ફાઇલ નંબર ફાઇલ એફઆઈ ફાઇલ આ ફાઇલ નંબર વન ફાઇલ વાઈફ ફાઇલ નંબર ટુ પણ વાઇફને મળે કેવું નહીં અને વાઇફ અહીં આવ્યો હોય તો ફાઇલ નંબર ટુ એ છે અને એમની ફાઇલ નંબર ટુ તમે એ ફાઇલ નંબર વન ને એમની ફાઇલ નંબર ટુ તમે હવે આ ફાઇલનો સંભાવ નિકાલ કરો એટલું આમ છે શું કરવાનું છે સંભાળે નિકાલ કરવો તો અતિ કરવો ફાઇલો સંભાળ કરવો કેવું કેવું નહીં ચીડાતો આવ્યા આપડે ફાઇલ સંભાવે નિકાલ હસ્તો આવ્યો સંભાવે નિકાલ તમારે દાદાની આજ્ઞા પાણી ફાઇલ નો નિકાલ ચાલશે તમારે બોલવાનું એટલું એને મહે સલાનું થાય મારે પછી કરવાનું મારે તમારે નક્કી કરવાનું ભાઈ એનો સંભાવ ફાઈલ આવે એ મારો સંભાવ નિકાલ કરવો તો એટલે આ ભાઈ લાઈફ ને આ પડી ગઈ ને આવી ફાઇલ નો નિકાલ તો કરવો ને કે ના પડે સંભાવે કરવો પડે તો શી રીતે કરો તમે એમ કેવું કે આ છે ને થોડું થોડું કાઢેલો એટલે હું ખાઈને જવું આપી દઉં એ સંભાળ નિકાલ કર્યો બીજો દાખલો આપું બીજો દાખલો કહું આ દાખલો કયો નઈ સાહેબ ને થાળ આ બીજો દાખલો કહું આપડે રૂમ બેઠા છીએ આપડા નામ શું કે છે આપણે ના એવું હમીદાય કેવી ફાઇલ આવી ગયું ત્યાં નંબર એ ખબર પડે નહીં તો બાર ગાઈ બાયડું ગાઈ તારે પડે ને એટલે બાયડું ગાઈ તારે આપણી તારી કહો હો એટલે સુરેમાં પચાસ નંબરની ફાઇલ જોડે સ્ટોર વાળો હોય આપણી જોડે જ ઘરે સ્ટોર હોય તો ને ફાઇલ પચાસ નંબરની ફાઇલ એટલે આ સુરે આવ્યો છું ત્યારે મેં તારી કોડ આપ્યા છે મેં તારી પૈસા નહીં ચાલતા એટલે આપણે આ સંભાવ નિકાલ કરવાનો છે એટલે મેધાજી કઈ કેમ નથી આવતા કારણ કે એક કોથળે એસી ડોલર વધારે ખીલાવે એટલે ત્રણ કોથળાના પછી ચાલીસ ડોલર થાય તો આપણે એમ જો સંભાવ નિકાલ કરીને અને પચાસ કોણ છે ના મળે તો હવા આપીને પણ એનો હું શું કરી દેવાનું સમજ અને પછી આપણે સલેમાન જતો હોય ચાલુ પૂછીએ કઈ સુલેમાન કોઈ દુઃખ નહીં હોય તો નહીં થાય થઈ ગયું સંભાવવા નિકાલ સમજ સંભાવ નિકાલ કરી નાખો વ્યાજ ના વધારવા જેવું કેવું જગતના લોકો પછી પાછું જેટલા દુઃખ દે છે ને એટલા વેર વાળા આપડે કયા અવસ્તાર વ્યારી દુઃખ દે એવું કહે છે નહી કેતા હું કહ્યું અને જે પ્રેમ વાળા તે શું કાપ્યા કરે એ ફાઇલ હું જાય કે આપ આ સુખ આપનારી ફાઇલ ને આ દુઃખ આપનારી અને કેટલીક ફાઇલ એવી હોય સુખ ને દુઃખ દેવું આપે કયું ને એટલે આપણે વેર ના વધે એવું ઉકેલ સંભાવ અધિકાર કરવાનો પછી જ પડતું છે ને હવે સિલેમાને અહીંથી ગયો કે આપણે જોડે પાસ લાગે કોેલા ત્યાં સુધી પાછો વાતો કરતા લડી પડ્યો આપણે આંભળવા માર્યું એક પૈ ઓછી નહીં લઉં સાહેબ પેલા તું મને ઓળખતો નથી સાહેબ આપતો કોંગ્રેસના બહુ મોટા માણસ છો પણ હું છે તે ઓછું નહીં લઉં કે તું અમારાથી એક પૈ બધા નહીં આવી તું તમે એમ કહીશ સાહેબ કંઈક ના હું ઓછું લઉં ને એટલે બે ઝઘડી પડ્યા ખૂબ ઝડયા પછી પેલા સાહેબે ફેંક્યા રૂપિયા શું કહીને ફેંક્યા ક્યાં લે રૂપિયા રાખું તું અડી જોઉં પાડી દો અડી જોઈએ મિયા ભડક્યો નહીં તો લીધે લઈ લીધા એટલે ભાઈ સાહેબ બધા અકડાયા હું સર તને જોઈ લઈશ કે છે તક આ મેં બી દેખલું કે જો પૈસા પૂરા આપ્યા અને વેર વધારે એટલે સંભાળો નીકળી એને ખબર ખબર પડ્યું વ્યાજ ના વધે એનું જોવાનું મર્યો દાવી એમ તો ઘરની ભાવડું કઈ ગયું પણ ઘરની ચા પીને કાઢો ખબર ગયું ને સંભાળો નીકાળ કે નીકાળો કોઈ પૈસા એમ થાય કે ફરી તે પૂછ્યું ના એ આત્મા નથી એક હપ્તા એના સત્તામાં નથી કોઈ વસ્તુ હવે ખબર ને એના હાથમાં સત્તા જ નથી જીવન જીવવાની અને જો ફરી હિસાબ હશે તો આયો એટલે શું થયું ચાર પૂરી થઈ ગઈ ચાર આજ્ઞા પૂરી થઈ ગઈ અમે કઈ ફેરફાર કરવા છે આ ફાયરો ડબ્બા નિકાલ તો કાલથી બરોબર કરી દે બરોબર હ કોઈ ઘર જોડે બીજા જોડે ગમે ત્યાં આગળ અઘરી નથી બહુ ચોથી આજના ફાઇવલો નો સંભાવ નિકાલ લખી લેજે કાકા યાદ રહેશે બધું નામનું બેંક માં ખાતું છે કે